राजकोट जुनासी ग्रकरण न તે સમયે મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકાર ના શાસ્ત્ર માં કયા છે પણ તે મધ્યે એવું એક સાધન ક્યુ બળવાન છે समन कर નથી એની પરીક્ષા છે આ ખરા ખરી નો મૃત્યુ નો સમય આવે में करी नोरे। बस जीव न करे खबर वीज कहीं मार कई करव नहीं दर वगैरह निकले लगभग तो निकले। આશા છૂટી જાય એને તો એમ ત્યારે ખબર પડે પણ થાય હોય કઈ નુકસાનકારક નથી ભોકૃત્વ વર્ણન કરતા આત્મનિક્ષેપ કાર પરિણામ શરણાગતી કેવી શરણાગતી નો અર્થ છે શરણાગતિ એટલે એ તો અશ્વત છે પણ ખરી શરગતિ કે નું છ પ્રકાર તૈયાર હોવા જાય તો ખરી શર संकल्प संकल्प कमा एक बरफ मारे अनुकूल बनतु हे भगवान मार्टीज बनाकूल से संकल्प प्रतिकूल क्यों एवं संकल्प न हे भगवान प्राति गम्मेवा दुखो नगे गलिया हो अंतर मा मेत न गम्मेवा होए જરૂર મારું રક્ષણ કરવાના છે વિઘ્નો પહાડ ઉપર હાથી નીચે ચગી દા જેટલું કરવું હતું એટલું કર્યું એનો સંકલ્પ બદલો નઈ કોઈ પ્રાતિકૂલ્યસ્તૃત્વ વર્ણન તથા અને વર્ણમ તથા એની તરફ જ વરવાનો જે સંકલ્પ છે એ ખસે નહી દુખ ના દરિયા ઉમટેતો ક્ષેપ આત્મનિક્ષેપ કારણ્યમ આત્મનિક્ષેપ મુક્તિ દશામાં હું બ્રહ્મ છું ભગવાન નો દાસ છું ભગવાન નો સેવક છું એમ નહી આત્મનિક્ષેપ જ્યાં લગે હું ભગવાન નો સેવક છું ત્યાં હું છું એવો ભાવ આવે છે માલિકા સેવક છું હું છું ને એટલે ભગવાન એ છેલ્લી કોટી માં હું છું ઉડી જાય આત્મનિક્ષેપ પોતાએ આત્મા રૂપે છે એ પણ યાદી માં જ નથી પછી એક જ દેખાય બીજો દેખાતો જ નથી એને નથી હું છું એ પણ યાદી માં નથી પરમાત્મા સિવાય દેખાતું નથી આત્મા ની ખેપ કારણ કાર્ય કારપેણમ આટલો બધો સમર્થ થયો હોય તો દિનતા ન જાય દિનતા જે ભાવ છે નિરંતર માલિપા થી આમ નીચો નીચો નીચો દેખાય માલિપાતા કાર્યો અતિ દુખીયો એને કપણ કહેવાય એ દીક્ષા માગો આવે તેની ભાષા એની રાણી કરણી એવી આમ દેખાય ને એમ આનું કાયમ એ નો ભગવાન આગળ તો કાર રે શરવિધા શરણાગતી શર ને આપડે વિચાર કરવો જોઈએ થોડો થોડો થોડો થોડો થોડો જેટલો થાય એટલો તો પ્રયત્ન કરવો જોઈએ અધુર ઔષધિ પૂરું કરી દે જો તો ખબર હોમ ન ભાવ ન દેખાય હું કોક છું આમ ભગવાન ના જેવા ગુણ આવે તો જરા કોક આવીને સ્વામી તમારે અમારે ત્યાં પધાર્યા હતા અને તમે દયા કરી ભગવાન તારું હારું કરશે આનંદ આવી જાય આપણે બોલ્યા તા એટલે ઈ યાદ ન આવે એવું કઈ પેલ ને મૂર્તિમાન થઇ જતું એ બોલે એને તરત થાય તોય ન કઈ તોય દિન તારે મુ્યો એટલે થયું એવું યાદ ન આવે કઈ कोई करतु नहीं एक, एक दृष्टि जय करो तरक गुणों आगे हम राखवा तैयारी राखी પછી એ જીવી ન શકે જીવતો ન હોય તો ભાઈ જ એના આત્માની સાથે સંબંધ છે દેહ ની સંબંધ નથી નથી પછી બોલો રાજી કહી સર્વ સાધન માં મોટું સાધન છે તેને કરીને ભગવાન રાધી થાય તમે અમારે મને આપડી સ્કૂલ માં તો આવું જ આવે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિશે કોઈ પોલ રહે નહિ તે આશ્રમ ત્રણ ભેદ છે આશ્ર ના પ્રકાર પાછા એવા बीजो प्रकार भगवान प्रीति कर भगवान ना दृढ़ आश्रय थे दृढ़ प्रीति हो परमेश्वर ने मुकी पदार्थी करे तो ये पन ये रिते भगवान नगुण जे, निर्गुण तथा अन्वय व्यतिरको समझते भगवानी माया थकी जे जे सर्ग थोड़े समझते हो भगवानी अवतारीत समझे वर्षा विराट पुरुष रूपे वर्था ब्रह्मादिक प्रजापति रूप वर्था जीव न कल्याण नरद शिक रूपे वर्ते समझी जाने અને પુરુષોત્તમ ભગવાન ને સર્વ થી પાર ને નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પોઈ તેને બુદ્ધિ કરી સમજણ વાળા બઉ ઓછા હોય શું સમજણ વાળા હોય હોય પણ એ વિઘ્ન વાળા હોય સમજીણ વાળો ઊંચો છે મૂઠ વાળો ઊંચો છે રીતિ વાળો વિઘ્ન માં છે ભગવાન શિવાય બીજે માલ મનાય જાય એટલે વિઘ્ન કેવાય ભગવાન સિવાય છે ભાગવત જ બતાવે છે અને મૂળપણું મૂળપણું એ તો પછી બીજું હાલે ગમે જ આખું કુટુંબ ખતમ થઈ જાય નથી હોય કરીતામાં જ્ઞાની કહ્યું જ્ઞાની તો આત્મા એ ગમે મતલબ એ તો મારો આત્મા છે દેખાય એમાં એની બુદ્ધિ ચડાય માં નો ક્લાસ કેદી આપડે ગોઠવીએ તો મૂઢ પણ આમાં ગોઠવાય બીજે ન ગોઠવાય પ્રીતિભાઈ નહીઓ તો જ્યાં હારું દેખાય ત્યાં એક થઈ જાય બધી થાય અને સમજણ વાળો એ બે સુખિયા કયા વચલો દુખ્યો આપડી સ્થિતિ અત્યારની તો વચલી માં કહેવાય નથી ના અને સમજણી સમજણી નથી એટલી પણ એને સમજીને આ જગત ની આ વૃદ્ધિ સુખ દુખ એમાં સ્થિર રહેતા શીખવું જોઈએ એ જયારે એવા પ્રસંગો આવે ને ત્યારે આપણે કેમ રહીએમ આપડા હૃદય જોયા કરવું જોઈએ બીજા નિ આપણા કેમ છે સમજણ તો શાસ્ત્ર જ્ઞાન આવે શાસ્ત્ર વાંચવા જાઓ ક્યાં સમજો એ શાસ્ત્ર નો જાણત કોઈ છે જ નહી આ ભણે એ શાસ્ત્ર નો કહેવાય હોય ભણે એટલું જીવનમાં ઉતારે તો એ શાસ્ત્ર વાંચું કેવાય ભણે એ પ્રમાણે જીવતા હશે ને પાછા જાણતા નથી એવી પ્રીતિ નથી પ્રીતિ તો આજે દેહ માં છે દેહ ના સંબંધી માં છે દેહ પોષણ કરનારા પદાર્થો છે હજી આપણે આડા આવતી નાખી હોય ત્યાર પછી કરી રાખું કોક દી માંદા થાયક આપણું થયું ન થાય કઈક મળ્યું હોય વયું જાય જગત અપમાન કરે એ હું કેમ રહું છું એ જોતું જવું જોઈએ એમાં ભણતું જવું જોઈએ બેહવું પડે ત્યારે ખબર પડે એટલા મૂળપણામાં આપણું ખાંડું કાંઈ આવે કઈ એવા મોટા વિધવા નથી પ્રેમ ને હેત એવો કઈ કઈ એમાંથી છૂટવા માંગે છે એ મળ્યું હોય એને ચૂકતા શીખે છે એટલા માટે આ દાન ધર્મ કયો આખો પરોપકાર વિભાગ પોતે પોતાની સમજે બંધન ઓછું પ્રીતિ વસ્તુ છે એમાં એવડા એ અનુમાન કરતા હોય લગભગ હારા માણસો નક્કી કરી ને જ્ઞાન માર્ગે બેઠા હોય ખોટું છે ધનધામ કુટુંબ પરિવારે મૂકીને વયો જાવ વાતો કરે નો ભણાય એ કસોટી નો સમય આવે ત્યારે પોતાને જોતા શીખે હું ક્યાં ઉભો છું નક્કી કરી રાખું જોયો ખુબ અમે નક્કી કરી રહી છુ તો નાનાથી પણ એમાં એલું કઈ આવ્યું નઈ કેમ જીવન જીવવું અરે સાધુ નક્કી કરી રહ્યું નહી હો સંપ્રદાય સંપ્રદાય ના હોય બધાય હોય વચ્ચે જીવવું અને આપણો માર્ગ છોડવો નહીં પછી આવતી ઉપાધિઓ એને કેમ સહન કરવી નક્કી કરી રહી છું ઘણા સમજવાય બુ નોકરીએ તો હળી મળી જવાય હવે માર્ગ ચૂકવાથી હળી મળી રહેવું માર્ગ છોડવો ને અને હરખું રહેવું એવું તો મતલબ કોક જ હોય હોયું હોય પેલાથી આગળ ચૌદ પંદર વર્ષ ની ઉમર હતી પણ વિચારો આપડે ભગવાન મેળવવા નીકળ્યું ગમે એવા દુખ આવે સુખ આવે એમાં વિચાર કરતો રહેવો ઈ તો ઈશ્વર ના ઘર નું બંધારણ છે એક જન્મે કોઈ મતું નથી ભાઈ એ કેટલાક ના ચાલ્યા આવતા હોય અહી અત્યારે કઈક મજબૂત રેવાતું હોય ભાઈ નગરી મજબૂત રે કેમ પૂર્વ ના જન્મ ના હિસાબે બેઠા જ બધે પણ પૂર્વનું છેડે અમારા જવા વચ્ચે ક્યાંય તૂટી ગયા ના છેડે દેખાય છે એટલે પેલા થી છે બધી દેખાય એ થી બીજું જ્ઞાન ના હોય પણ જ્ઞાન એક જ ભગવાન ભજવા નીકળ્યા છે એમના બત્રી જાઉ મને હા ચૌતા બઉ હું એ આ ચૌદ પંદર વર્ષ નો ગયા મને ભગત ભૂખ લાગ્યું છે ને નથી લાગે પણ આપડે ખવાય નહીં બીજું ટાણું ખવાય નહી એવું બોખાઈ ગયેલું એ જૂની આવેલી પડી ગઈ એનો ઉપલો માળ હતો અને ઉતાવળી મને લઈ ગયા મેં પણ સમય મારે કઈ કામ નથી બે હાઈ બે કાસલી અને કાસલી ભરી અને બે આજની બેઠે મગજ નોતા ક્યાંય ઉખડી નોતી ઘસ્યો એટલે ઘસીયા માં કઈ જીવ હોય નઈ હા મજા નો થાય તેલ માં જ બઉ સાધુ કેમ કરવું જઈ ખાધું પેલું તો લગું ના મને ખાઈ જ બધું મેખો ખ અરે ખાઈ જાગે બે ચાર ફેર બઉ લીધા અને આવું ખાવા નીકળ્યો સાધુ તો જીએ લોટલા બધા બેઠા તમારે કોઈ દી ખાવાની ભીખ માંગવા જવું પડે ભીખ ન માગવી પડે પણ મન કાચું આપણું તો એ ઘણું ભાઈ જ બે રોટલી એટલે ઉપલી નહીતો ઉપલી નહીં આવે એટલી આપડે થાય ની કોઈ માં પડે તો કરે પી ખવાય ન ખવાય ઓછું ખવાય એટલે પણ સ્વાદ ની ખાતર તો નો હશે ને હું બોલો સમજીાર કરો એના થી બધા થી પર છે એમાં બીજો ઘાટ સંકલ્પ નો થવો એનાથી પર કોઈ વસ્તુ નથી અને આ હું પર છે બોલો જેની બુદ્ધિ કરી શું પોતાનું મન કદાચ ને સંકલ્પ યાદી માય નો આવે પણ શાસ્ત્ર દ્રષ્ટિએ ઓળખવી જોઈ શાસ્ત્ર દ્રષ્ટિએ નો ઓળખી અને આપણે ઠીક પડે ત્યાં ચોટી ગયા અને પછી કઈ કાથી કોઈ પદ નથી માલતું કઈ પટ્ટા વાળા ભગવાન કેવાય વ્યક્તિ યુગપત યુગ પથ સર્વમ પ્રત્યક્ષ સદાશ એટલે શું બોલો તમારા દેશ ગયું હોય ઉપનિષદ બોલે એટલે અર્થ ઉડી ગયો વ્યક્તિ યુગ પથ અને પદાર્થો ને એક કળા વચ્ચે જાણે યુગપથ એક સાથે જોવામાં હું આમ કરું અનુક્રમે દેખું યુગપદ્રમ અનુક્રમ આપણે માણસ ઈશ્વર એવા છે પણ યુગપદ આ બ્રહ્માંડ બીજું બ્રહ્માંડ કોઈ પણ ખૂણો ખાચક ગમે ત્યાં હોય એ બધું દેખે એમ ને યુગપથ એક સાથે યુગપત પણ ચીજ હોય એ બધી ને યુગપત એક સાથે કેટલી હશે જગત માં મચ્છરા કેટલા હશે માખીઓ કેટલી હશે બધા યુગ પદ એવડી શું કરે છે અને યુગપદ એક માણસ શું કરે છે નહીં જોતા હોય ત્યાં એમ ને કામ કરી લે કામ કરી જગ્યા જ નથી કોઈ ને ખાનગી કામ કરવાની હે વ્યક્તિ યુગ પદ પછું સર્વ જેણું તરખલું બધા એક સાથે જોવે છે આપણે એકસાથે જોઈ શકાય કોઈ ગમે એવું હોય તો પણ યુગ પતિ પાછું સર્વ દરિયાનો તળું કહો દરિયા ને ઉપર કો દરિયાના જીલ જંતુ કોઈ પ્રત્યક્ષ આખની આગળ જો બધા એની આંખ આગળ જો આપણે વાહો છો એને વાહો જ નથી પ્રત્યક્ષ આંખ ની આગળ બધાઇ જોવે એને કોક સમજાવવા જાય તો સમજી જાય એને કોણ સમજાવવા જાય જોવે ગમે ત્યાંથી કરોડો બાબ દુર હોય એ આંખે થી જોવે નજીક આંખે થી જોવે પાળ માં આંખે થી જોવે વ્યક્તિ યુગપથ સર્વમ પ્રત્યક્ષ સદા આપણે જોઈ લીધું આપણે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળ લાગુ પડે એવું આપણને કાલે જોયું પરમદી સાંભળ્યું કઈ ને છે પરમદી સદા કાયમ ને માટે પ્રત્યક્ષ છે પ્રત્યક્ષ સદા સ્વદા આપડે જોવું હોય તો આખ જોઈએ અજવાળું જોઈએ કેટલાક સાધનો હોય તો દેખાય નહી તો દેખાય નહીં સાધી નો દે કત્યક્ષ સદા અને સ્વત એ કોઈ સાધન થી જોતા નથી સ્વત પોતે પોતાની મેળત જોઈ લે એને આંખ જરૂર એ પડતી પછી એનો સંકલ્પ કરવાનો ક્યારે એ પછી પ્રાર્થના નો રહ્યો પ્રાર્થના તો આરંભ દશા વાત છે આપણે એવા માનવી છે એટલે પ્રાર્થના છે પ્રાર્થના કરો તો સાંભળતો નહી હોય પ્રાર્થના જ ગયા છે પ્રાર્થના શબ્દ એને ખબર નથી એટલે ખબર પાડવી એમ નામ પ્રાર્થના ને એટલે એવડો એને ખબર નથી એમને કઈ નો ઘટે કઈ આ નાસ્તિક ભાવ થવાની નથી પણ આ ઊંચી કોટી ની અમજ ની વાત છે મૂર્તિઓ હાચી છે એને અલંકારો હાચા છે પણ આ સ્થિતિ ગયા પછી બધું ઉડી જાય છે પછી એ ઘરેણા થી ભગવાન શોભે કે ભગવાન ઘરેણા ને શોભાડે આમ થોડુંક જોગું તો જોઈએ ને અને આપણે ગોઠવી રહી છું બસ આ હોય એટલે ખોટું નથી કે મોબર છે અને આનો નિશ્ચય બીજો હોય એ મંદિર બેઠો હોય યા મંદિર બારો બેઠો હોય એ ઈશ્વર પાસે જ બેઠો છે એ દૂર નથી હો જો આપણી રીતિ પ્રમાણે ક્યાં દર્શને જાવ શિક્ષા પદ યાદ હોય બોલો મંદિરો મંદિર અંદર હોય ત્યારે દર્શને નો જવાય એમની એને અડા ની ઈસુરત રાખવી છે ખરું ને દર્શને જાય ત્યારે એને વાયુ માણસ ના કપડા નહી ગ્રસ્તે પણ ન હોય પોતાની સ્ત્રી હોય તો કોઈ ન હોય કારણ કે ત્યાં લઈ જ એના જે વસ્ત્ર ના છેડા ના જેટલા હોય એટલા વર્ષ નર્ક માં રહેવું પડે ઠાકોરજી ને આગળ જાય બે જ ભીડ છે અને આપડે દર્શને દર્શન વિના રેવાય દર્શન વિના રેવાય અડા નહી પડી જાય તો ગભાઈ પણ દર્શન વિના રેવાય દર્શન જ થાય બે કરી દર્શન તમારે ટાઈમ તો કાઢવો જ જોઈએ અંતર દર્શન કરવા જાય અમે આજના કરીએ અમારા દર્શન દરેક ક્રિયામાં વિવેક છે જે મર્યાદાઓ લખી છે એ ખુલ્લી કરી બતાવી કોઈ આચાર માં મુકાયું નથી અને આચાર માં પૂછ્યું એટલા બધા સ્વામિનારાયણ બહુ એવો સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય બધા હોય તો અહીંયા શ્રુતિ અર્થ કર્ઞાન તો એ શ્રુતિ નો અર્થ બરાબર છે એમાં સ્વરૂપ આવી જાય સ્વભાવ આવી જાય ગુણ આવી જાય સ્વરૂપ નો સંબંધ હોય સ્વરૂપ સિવાય સંબંધ આપણે અહી બેઠા છીએ હું તમે આ ભાઈઓ બેઠા છો બધા પણ આપડે બધા દેશ ધારી તરીકે બેઠા છીએ આપડા આત્મા સ્વરૂપે નથી બેઠાત્મા ના સ્વરૂપ ને કરીએ છીએ પણ બેઠા જોઈએ પરિસ્થિતિ માં આનું મનન કરતા કરતા કરતા કરતા એ ભાવ આવી જાય પણ ભાવ આવે ને ત્યારે આ બધીઓ વ્યક્તિઓ પેહલા થી તો આ શબ્દાર્થ છે બરાબર છે પણ હજી આરંભામાં અને પછી એનો અભ્યાસ થાય એ કાંદ માં બેસી આપણે આપડી મેળે ગોખીને આપણે સુખ દુખા જગત માં આવે છે આની વૃત્તિ આવે છે એ અભ્યાસ કરનારા જ્યાં એ તો મને આમ બઉ દેખાયો જો આ સંતો છે પણ આ માર્ગ દેખ્યો નથી એટલે આમાં કોઈ વિચાર કરે માથું અલાયદા કઈ પતી જાય કરવો જોઈએ કેવી રીતે અભ્યાસ કરે એ અભ્યાસ કરે જ કેવી રીતે એક એક વસ્તુમાં જરાક કામ કરે સેવા કરે એનું અભિમાન આવી ગયું આગળ વધે જ કરી પાંખું તો હાલે બધી દિશામાં હલવી જોઈએ અહીં સર્વ પક્ષી કેવાય અને સર્વ પક્ષી માણસે બનવું જ જોઈ જે માણસો એક કઈક સેવા કો કર્મ કોઈ કોઈ સુધાર સંકલ્પ થયો એટલે સર્વ પક્ષી નથી માનવી કે ઠેકા બેસી ન શકે માનવી દુનિયામાં મનુષ્યો જ કામ કરે છે કે બીજા કરે એ કયું કર્મ માણસ કરે ને કયું ના કરે એવું હોય કેવા કેવા કાર્યો મનુષ્યો કરે એટલે સર્વ પક્ષી હોય અવાજ ન આવવો જોઈએ આ ઘડીએ તમે ઠાકોરજી સેવા કરો ઘડી પછી સંડાસ ધોવા જાવો હોય તો હરખ ભેર્યા જાવ એને સેવા માની તો તમે સર્વ માં ખપો પણ એ તો છોકરા કરે એ આપણું કામ નથી આપણું કામ નહી છોકરાનું એટલે હું તો બહુ મોટો થઈ ગયો મારે નહી કરવાનું સારું પક્ષી ધા ઉપનિષદો ગાય ભાઈ એ ન ચાલુ જોવા પૈસા દાર બહુ સી વાંધો નીચું કામ થાય કરે ને એ આપડે પૂરું થાય તો આપણે ક્યાંથી અનિયારી મળી થાય મળે નેલું બી પડશે ને કોંગ તૈયાર થઈ આપણને તો ભગવાને બધી યોગ્યતા આપી કોઈ દેશ બપોર ની ચિંતા છે કરતા પણ આપડે દુરુપયોગ કરીએ છીએ આ માર્ગે વધવાનો વિચાર કર્યો પછી અનુકૂળતા આવ્યા પછી ઓળતા હોય ત્યાં લગીતો ન વધુ પછી છે ભગવાન નો એના શ્રુતિ ને સંબંધ લાગે જ ક્યાંથી જો અમદાવાદ વાત સાંભળી નઈ હોય તમે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા તેની એક જૂના સંત હતા શ્રીજી મહારાજ ભેળા ભગવાન નહી પીડ્યા રે આ પીડ્યા રે ચાઢી નો કોક ઓઢાડે તો ભલે ખબર ન હોય ખાવા માં પરાણે કોક બે ખાઈ ખબર ખાવાની એવા એક બે દરવાજા બાદ નીકળી ગયા એકલા એકલા નીકળવું સ્વતંત્ર થઈ ગયા રસ્તો ઉતરે છે ટાવરની બાજુ ત્યાં લીમડા નું ઝાડ હશે ત્યાં ફરતા ફરતા વહી ગયા ઝાડ નીચે છાંયો હારો તાડા પીર્યા મંદિર માં જવું મંદિર થઈ ગયા સભા બેઠેલી એકદમ ગરબતી દઈ ને સભા મંડપ ના પગ ચડી એ કાલે બપોરે વેલા હરે કરી લેજો જમવાનું બપોરે મારાજ મન દડી જશે સાધુ દાદુદ ગાનો ગાંડે એમજ કે સાધુ બોલ્યા હતા આપડે વેલા કરી લોરે શું વાંધો તો મહારાજ ગાંધીઓ જ ગાંધીઓ ભલે પણ આપણે અડધી કલાક પેલા જમીન નારાયણ બધા જમીન લીધું ભા ઠેક જય સ્વામિનારાયણ એમ કે ઉતરી લીમડાઈ ગયા ત્યાં હોય ગયા ગયા ઓલા હરિભવત કોડતા આવ્યો મહારાજ ઓલા સાધુ મરી ગયા એમાં કોક ની ભગવાન એવી દયા કરી દે એના પડલ ખુલી જાય અને જ્ઞાની પડે જ્ઞાની પડ્યો જૂની વાત છે અને ભગવાન મનુષ્ય દેહ ને ગ્રહણ કરીને સમર્થપણે અથવા પણે વર્તતા હોય તો તેને દેખી તેની બુદ્ધિ થાય નહી તમને એક પ્રશ્ન પૂછું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલાજે પૂછો મહારાજ પછી એમ એમ પૂછ્યું અમે કયા ત્રણ અંગ તેમાં તમારું ક્યુ અંગ છે સમજાય એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે પછી મુક્ત સ્વામી કથા બ્રહ્માનંદ સ્વામી બોલા છે અમારે તો સમજણ અંગ છે અને બીજા સાધુ એ પણ જેને જે અંગ હતા તે કયા વચના વ્રતમ એવી રીતે પ્રથમ પ્રકરણ કેવો નવું સ્વામી